પણ નવા થાય જવાબદારી આપણી જ છે સંપૂર્ણ ભગવાન કરી શકે ભગવાન તો માફી ના હોય બીજા લોકો દયા લોકો માફી હોય દયા માણસ માફી હોય દયા કઈ સાહેબ મેં બહુ બહુ મેં તમારી માફ કર્યો પ્રતિક્રમણ થી માફી થાય ને પ્રતિક્રમણ થી પ્રતિક્રમણ કરે તો એટલે એનાથી એની જો હિસાબ ચૂકતા થઈ ગયો આપડો ઊંધું થઈ ગયું માટે પ્રતિબંધ કરીએ ઊંધું ના થયું એમ કે પ્રતિક્રમણ તો આપડે નહીં કરવાનું જે કરે એને કરાવવાનું મંજુ બેન પૂછે છે ખરી રીતે સ્વભાવના કરતા છે વ્યવહાર થી લોકો ને એમ દેખાય છે કે હા અમને કર્યું ખરેખર એવું નથી અને કોઈને ચાલતો અથડ્યો એ માણસ નબળો તો પડી ગયો અને પછી મળી જાય ત્યાં આગળ તો પોલીસ મને પકડે બોલો તમારું નામ લખાવ વ્યવહારથી આ કરજો કરતા હું છું વ્યવહાર છું ખરી રીતે હું નથી આના કરતા એટલે વ્યવહાર પોલીસ વાળો વ્યવહાર જોયો ને જો એવું કે એટલે નૈમિત કરતા થયો ને નૈમિત કરતા થયો ને નૈમિત ગયા નહી કરતા દાદા જેટલા અજ્ઞાની જીવો છે એ બધા વ્યવહાર કરતા જ માને ને જેટલા જેટલા અજ્ઞાની જીવો છે એ વ્યવહાર કરતા જ માને ને ભગવાન કરે છે કરાવડા અને આપડા તો ભગવાન બાપ નઈ ના પૂછે કરતા મેં જ કર્યું આજ તો મેં જ બંધાવડા મારા છે કોણ બંધાવ્યું કરતા છે એટલું ને આ કર્યું આ કર્યું એમના હંકાર પાન દસ ટકા હોય પાંત મારી પાસે કરાવડાવે તું તું કરતો દેખો છું કરાડસ પણ એ કરાવનાર એ બધું એ કરાવનાર ડોની લડાઈઓ કરાવનાર दादाजी करें व्यवस्थित करे व्यवस्थित ने भगवान मैंने दृष्टि तो साचा है भगवान नहीं, नहीं मानता बड़ोबर भगवान ने भगवान मैंने जीव तो भगवान ने भगवान मैं समझाए ना એટલે ભેદ નો સમજાવ્યો તો માણસુકેલાય છે વ્યવસ્થિત માણસ ઉકેલાય જાય ભગવાન માણસ અને એ તો કે છે આદમ પદમ કે કોઈ હતું કે એનાથી શરૂઆત હા આપડા આદિમસી એમના આદમ ते धर्मो गाप्त थे मुस्लिम ख्रिश्चियन बे देव आगे तो ये जाए एक भाग पड़े एक એટલે ધોસ વાળા છે તે એવા જ શબ્દો આવે છે ધોસ માં તો સંસ્કૃત શબ્દો ઘણા આવે છે આ શબ્દ બહુ આવે છે આવા શબ્દો આપડે બધી જ વાત નથી કબૂલ નથી આપણે વાત કરી હિન્દુ કરતા ના કબૂલ કરે કોઈ આપડે તો વાંધતા નથી અને બારવા કઈ કબૂલ કરે બાર સ્વતંત્ર થયા પછી આ તમારા ભગવાન નું કઈ માનવ છે મૂળ ફરી કાઢે તો હિસાબ થાય ને મૂળ ખરે જરાય કેવી એટલે આપડે શું સમજ્યા કે આપડે છમકાર કરે બોલે છે ને એટલે આ છમકાર બોલે છે એને આપડા લોકો કેટલાક વધાર કે છે એને ચમકાર કે છે આવું સંસ્કાર કે છે સંસ્કાર મોરિનલ રહી નો આ લાવી શાક છે માટે રહી અને હિંગ જરા સંસ્કાર કરો રહી ને આપીએ તો સંસ્કાર દે નઈ તેલ નાખીએ એટલે તેલ એક્ટેચી ને પચીસ રૂપિયા બે હા વૈજ્ઞાનિક રસોડ બાબુ કેવું વૈજ્ઞાનિક છે રસોઈ કેટલું સર આ બે લોભ ને માયા સમાય ને એમાં જયંતિભાઈ પૂછે છે के माया एक कपट, कपट दिखा मैं हूँ हरी दूर है पी पे कहि रह खबर पड़ी पहले तो बद भटकी आयो જગન્નાથજી નહી પછી એમ ખબર પડી કે ના મેં જાણું હરે દૂર હે હરી હૃદયમાં હૃદયમાં છે દેખાતા કર નાની પુરુષ ના ચરણ માં જાય તો જ તૂટે ને એ તો તૂટે નહિ ને આજે તોડવાનો છે જ્ઞાની પુરુષ ના ચરણ જાય તો એક વધારે બંધાય વધારે બંધાય કારણ કે અજાણ્યા માં જે કઈ કાઢવા જાય ને તો ખીચડી તો કામ નથી અમારું નાની ના ચરણ જાય તો એટલે નાની ના ચરણ જાય તો એ સુધરે એટલે નાની ના ચરણ માં મોગ એ કે મમ લામે થઈ હય કે તું આ બંધાઈ રહ્યો છે તો તને છોડાવડાવે કે सेम કારણે પોતે જેવા તેવા કરે તમે હા પોતે જેવા છે હા ને માયા કે કપળ રૂપ રૂપ નહી હા ને કપળ હવે કપટની અંદર જ વિખયો છે એ તમારે કહો જે સ્પષ્ટીકરણ કરાવો પૂછે છે કે માયા એટલે કપટ એમ આપે કહ્યું એટલે લાલ હતી એનું લોભ વિષય ને વધુ ભોગવાની લાલ હતી એ લોભ અરે લોભ કરતા હોય કદી વચ્ચે કોઈ આવ્યા આવે ને તો કપ કરી નાખ્યું એટલે આ ગુરખો છે તો મોન નો છે અને પેલો ગુર ખો છે લોભ નો ગુર તો બે જ પણ બે ગુર ખાધે બે ગુરુ આપડે એકવાડી હોય એ દુકાના છે તો આપડે છોકરાને મોકલીએ કે જા લેડતું હોય આપણે જાતે ના જોયા બાર જે લીધા આપે એ શું સમજાય મારવાડો તો પટેલ ભાઈ તમે તેવું બોલે ત્યારે બોલવાનું કોઈ પન્શન નહીં એ શું મારવાડો સમજાય મનમાં ગયા થી ઉપડે છોકરા લીધા છે પાછુ પાછું ના લેવાય કે પટેલ વધારે એટલે લોક જેવું થયું ચક્ર મળ્યો ગાળો પડે ચક્ર હે જૂથા બુછા બધા પૈસા ખાઈ જ લોકો ના ચક્ર એટલે મને મારો ત્યારો ના મળી ગયા ને પછી કકડાટ કરે છે કારણ કે પડેલ ના ભાઈ લોક ને માનવી ના પડી પડેલ ના માની માણસ હોય આપડે કહીએ પાછા લેતા પાછળ અહી બોલ બોલ ના કરી લે લેતા લેકડું ડબી માન્યું હોય તો ત્યારે નિકાલ આવે તો આવાજ ન આપડે છે એવી જ લે એથી આપડે બાર ખોટું ના દેખાઉ લોકો કેરે છે ને એ આપડી સાડી જઈએ કઈ એ તો ગરીબો છે ગરીબ છે એવી જ સાડી આપડે શોધી ખોટું દેખાય આપણે લોકો બધાડી સાડી પોંચ બહેરાની કિંમત હાથ નહીં કેમતી હોય ત્યારે હાથ ચાલતા હતા કિંમતી માળા હોય ને ઓછી કિંમત અગિયાર હજાર બે નંબરના પૈસા આવે તો પછી શું કરવાનું એટલે એને કદાચ ધનભેક છે હા આવે એટલા વપરાય અને જાય અડચણ ના પડે એને જેવું ધનભેક કોઈ નઈ હા બરોબર અડચણ ના પડી અડચ નહીં પડે ભરાવો નહીં ભીડ નઈ ને ભરાવો નહીં મને કહે છે બધો બહુ પૈસા બહાર ના માણસો એમ જ લાગે ને કે આ બધું હવે આ વ્યવહાર થી બધું છોડ્યું છે તો કઈ ઘટે કેમ ચાલે માણસ એ લોકો માને હા મારા બે કહીએ કે એવું નથી શું છે ઊંધી થવાની પણ યોજના હોય એ બધું યોજના બનવાનું કયું અમારું હા અને શું કરે એ ઉભા દીધે ચાર્જ ને ચાર્જ એવું લેશે એનો ચાર્જ લે એ ઓછામાં હોય પાંચસો થી ઓછી ટકા હોય તો એ પોતાના સર્વિસ ચાર્જ લે લે સર્વિસ ચાર્જ કે દસ રૂપિયા પંદર રૂપિયા ચાર્જ કરે અડચર ના પડી બસ એટ તિલકુલ નહી હારો કરો બહુ બહુ પછી નો હારો પૈસા દાડો રા આવે છે બીજા શીખે પછી બારી ને પૂછ્યા ને કે જ્ઞાન હા પડે ખાડા માં આમાં નીકળો ખાડા માંથી દુખ ના ખાડા માં પૈસા ને ખાડા માં પડ્યો અડચન નહી પડે તને જે ધર્માદા નાખતા હોય અડચ પડે નઈ પાંચ હજાર એક નો એક પાંચસો નો એક સાત નો નવ વર્ષ નો બે ચાર છોડા હતા છોકરા બગડી ગયા હું જે માગે ચાર ના માગે તારે આપડે એને કેવું કે ચાર ના તો થયા ને તો તું અગિયાર પીસા લઈ જા પાંચ પીસાદાડે સમજ તો આ તો પછી પછી બીજે વચ્ચે પણ માગે જ ને ઓછું આપીએ તારે ભરે પેહલા આપતા આવો કેમ હા સકે રસ્તો કરીને એમ લાગે પૈસા એવું નથી પાણી નહી ઘરના માણસ કોણ એવું માની બેટા ઘરના માણસ માની બેઠા આપડે ઘરના માણસ કોણ ઘર ના માણસ કોણ એ ઘરના બધા કારણ કે આપડે કરીએ પૈસા પેરે બીજા આતે આતો કપડું વધારે જાય ભલે તાળે છે વાંધો નહીં પણ આટલો સિલાય કપડું વધારે જાય ટાળે છે તો વાંધો નહીં અરે શેઠનો તો બેઠેલો શ્રીમંત આવી વાત બની નહીં તો રોજ તો એવું કઈ પહેલું થઈ ગયું પણ ચેદારથી એવી રીતે બની છોકરો લેવા આવ્યો એમ છે આજ તારી મમ્મી ને કે ભીડ છે આજે અમને કોઈને રી હજાર ધીરે બેગ માણું શું કહે ના આવું બસ મગજ કરી ગયું છે આ સમજા નહી પડતી ગયા પછી છોકરું બાર પડ્યા છે આવું શું કરું તારું નિર્દેશા શું કરે છોકરા ને એને લાકડા પૈસા ના રોજ આપું છું જેઠ જો એટલા પણ એક દાડવા આવું કરું અઠવાડિયામાં એટલે એમ જાણે કે આ પૈસા ની ભી હોય છે સાચો રસ્તો ધ્યાન ઉપર લાવવા કે અહિયાં કોઈ વખત ભીડ હોય છે આજે આ કરો જો ફરી આપને ખરે ખરેખર ભીડ આવી તો આપડે કહી જઈએ ભીડ છે નુસ્ખા મને યાદ આવી જાય બધા મને ગમે કોઈ નવી જત ને આવ્યો ને એ મને ગમે રસ્તો બે માં તબે ને ધન છે બુદ્ધિ ન દાદા એ બુદ્ધિ ખરી પેલી બીડી ચઢાવવાની એ બુદ્ધિ ને હે આ બુદ્ધિ આપે કીધી ના પાના ચઢાવવાની બુદ્ધિ બે વાગ્યા અઢી વાગ્યા ત્રણ વાગ્યા પછી નીકળ્યું ભાઈ તે તમારે આવવું છે અને તમારું જે મને ગરમ ની સારી પડે છે સર સમજી ગયેલો કે દાદા ને તો હા હું ગયા થી ચા પાણી નીકળું પણ ફરી ભરે તો ખરો ગયેલો એટલે ચા મૂકે એટલે બેટર લાલ બેન ઠેર બોલાવે જૈન ની વાત બઉ સુંદર કરું ને આ વ્યવહારિક ધરમ બહુ સારું વાત કરું પતિ અકર વાતો નીકળું આવડો મોટો પેલા મારી ભીડીઓ પીતા હું ભીડી પીતા એ પીતા ત્રીસ નંબર ની ભીડી તાર આવડો મોટો ભીડિયો કેમ બનાવ્યો છે તમે ભીડો કેમ આવડો મોટો બનાવ્યો સાહેબ કે ઉપાસ ગયો મારાજ કે છે બીડી તો મારે પીવાની કે મારાથી સેવ પડેલી છે મારા નહીં પીવાની નહીં તમે મારા વિનંતી કરી મારે સાહેબ મારે છૂટે નથી પણ તમે આગ્રહ ના કરતો મારે નહીં ચાલે પીવાનું નહીં ચાલતું એટલે આ વાણીઓથી છતકી દેવા મળતી કે સાહેબ થોડી થોડી નક્કી કરો કે આટલી બીડી પીએ છું તે લંગોટી રહી પછી ચાર બીડી નક્કી કે ગયા એમને આવડો મોટો બીડી ચાર બનાવી આવડી આવડી બીડીઓ કરવું ના જોઈએ તમારે એ તો મોટી બનાવી છે ને ચાલશે એમને અન્યાય નથી કર્યો ભલે મોટી બનાવી પેલો જોવાનું થઈ શું તો હું કશું મને કશું ના બોલ્યો બીડી છે ને આ બીડી ને આ બીડી એ ખોટું નથી પણ પછી એ બેડી જે પીએ છે ને સાઈન તો છે ને પાંચ ટાકર આ બેડી પીવે છે ને તેને થોડું પી રહેલા હવાથી બપોર બી પછી નીચે પાંદ ભગવાન પણ રાજી ના રહે તમારી લોકો ભગવાન ને કપ છે બધી જાતના લોકો જઈ રહ્યા ની ખુબ વળ્યો એમના પછી ખુબ વળ્યો ટકા નહી ચડાવો મેં ના ચઢાવી દેખાયા શું કે ભગવાન ના છેતરાજ બાજુ તમારે જાતે છે આ બુદ્ધિ નઈ હા એ બુદ્ધિ ખરી થત બુદ્ધિ એ વાત છે તમારે કઈ લફડું બફરું થયું છે કે આગળ આવ્યા હતા એવું કે હું તો કહેવા ઈ શું બોલ્યા ઈ શું બોલ્યા ઈ શું બોલ્યો તમારું કામ હોય તો મારે કરવું પડે એ તો ક્યારે વપરાય આ ચેક તો ઓ ઓહ ઓહ છે તારે વપરી ના તમે વપરાયે તમારું ઉપયોગ અમે દુપ્યોગ નઈ કરવાના છેલ્લી ઓ હોય ને બુદ્ધિ તો હોય ને બઉ સારી વાત કરી શું ઉપયોગ જ નહી કરીએ અને કેટલાક લોકો જે હાથમાં આવી જાય નાસ્તા કેવા કેવા કામ કરનારા પછી સારો પડે મારી વાણીક બધી ખરી તૂર્વ હું જઈને છું હા ન પટેલ ના ભાઈ પટેલ પૂર્વ ના અરે જૈનો દૂરતા ભરે ગયા છે જૈનો ના જઈને છો તમે હા એ વાત સાચી ના પાડે નઈ નિરા દરમિયાન પછી બેટ ઉપર બેટ ઉપર રહી અને અમેરિકા વૈષ્ણવ અમુક અમુક જોવા જુઓ તો કકડા હાથ શું ક્યાં ટાઈમ થયો સાડા થઈ ગયા છે સાડા બાર થઈ ગયા છે એની લગામ આવી ગઈ હોય લગામ આવતા સુધી તમારે વધારે પકડવું પછી લગામ આઈ ગયા પછી વાંધો આપડા જ્ઞાન ની લગામ હાથમાં આવી ગયા છે દાદા મહિના ના દેખાવાનું હોય તો આપું ખબર કેમ પડે હા લગામ આવી ગય છે ખબર કેમ પડે ખબર પડે ખબર પડે ખબર પડે ખબર પડે એનો કરે આઈડિયા આવ્યો હવે શું પણ હું ના હું તો ચાલી છે કે ગાળું ચાલે પછી અમે આવી એ તો બાલ કે દરેક બાર બાર મિલાયું શું શું બાર ગામ લગાવવાઈ ગયું છે આજે રાત્રે પ્રાણ ભર્યા ભેગા થવાના છે બધા હા બઉ સારું બહુ બઉ સારું પ્રાણભાઈ ત્યાં કે નિર્દોષ સરાબર શું કે પૈસા નથી પણ સાહેબ તો બગડે છે દાદા ભગવાન ક્યાં હતા દાદા ભગવાન બોલે છે હું બરો છું કોઈ તમે બતા કઈ દેખાતા નથી હું એમને પગાર આમ ભાઈ હા તમે હું છું પ્રગટ થાય ત્યાં દીવો થયો તે ભગવાન કેવાયું થાય તમાર માં દીવો તમારે અગાઇ જાય ना थाये? ना थाये। कैसे ने? जब गट मेरे न कोई, उस गट की जो गट प्रकट थे क्या, बलिरी रात गद्दी हो गई कि ने, रागद्र મગજ બધી એવા લોકો ધર્મ સાથે માન ની આશા રાખે જાય છે ને નફો હોય ખોટ જ કરે છે નિરંતર ખોટ કરે એટલે નમ્ર માટે સત્સંગ હોય એમ આકડે કાઢવા માટે સત છે ને સત્તા ગયેલેશું અકડે કાઢવાનું સાધન અને કુસંગ કે છું સાધન અક્કડ થાય અકળી ગઈ નઈ એ જયવી છે ને અનંત અટકળી જતી નથી એ જયવી છે પાછા આવ્યા છે તો હવે મારું જીરો પોઈન્ટ ક્યારે આવશે આવશે ને ચાલવા માં હારી હાથે આપડે તો એવું છે હારી હાથે પૂછ્યા નહીં હા પણ હારી આચુ સુધી આયા તો પૂછાય ના રોકે કરતા ભાવ નથી આવતી આવે જેમથી બી દયા કરીને તમે જાણો કે જેમથી એ બરાબર છે કારણ કે દયા વાળા નિર્દયતા વાળા હોય છે પોતાની માફક જોવું શું પોતાની જાતે જાત છે બીજી જાત નહી મોહમાં મૂ તે નહી કરવમાં એ ભૂજે પાછો ઊંધો ઉઠી જાય આવું છું તો દરેક પ્રાણી માપતે પ્રત્યે આપની એટલી જ કરુણા જોઉં છું હોય છે કરુણા તો આપડે પોતે જ છે આ બધું છે બીજું છે નહીં પાર ફરાયું છે નહિ ફર્યું છે જ નહીં રવિ સાચી થઈ ગયું કે આપડે વાડો બાંધો બીજા બીજા એ વાડો બાંધો વાડા થઈ ગયા પણ આ વાડામાં રહીને વાડા વગર રહી શકાય છે શું વગર રહી શકાય જુદા જ હોય ને દેહ જુદા હોવા છતાં એકતાથી રહી શકાય નહી હવે રહી શકાય છે કામ લીધા પછી પેલા નતું રહેલો ના રે પાપની હાજરી હોય ત્યારે વધી જાય છે જાગૃતિ હમ બહુ વધી જાય બહુ વધી જાય ઘણી બે વર્ષ પેલા એને જ ગોલ માને કબાઉ પુસ્તક આપ્યું બધાને એ પુસ્તક માં તને મળે બધું વચેલ નહિ પુસ્તક એક મુસલમાન મંત્ર છે કેટલું હાલ સુધી છે ખોટું નથી હવે કોને કેવાયલું કઉ પુસ્તક પડકાર કરતો તેને કહ્યું ના પડ્યું નહી પો જગમુઆ પોગમુઆ પંડિત ભયો ને કોઈ જી અક્ષર પ્રેમ કા પડે તો પંડિત હોય પંડિત થયા નહી પંડિત વાંચ્યું નાગોજ માસ ને આપ્યું ધંધો જ બેઠો નાખ્યો એટલે લોકો એમને કહ્યું કે આ નાસ્તિક છે કબીરો મુસલમાનુ પણ લાભ મારું સત્ય લાતમાં એ લાભ નહી એ તો બળાક બંદુક સંસાર ની પાછળ બુદ્ધિ એટલી બધી જાય કે સંસારમાં કોઈ જગાય નઈ ગહે પારા ખોલાઈ ને થાય એ મારી વાણી શીખે છે બોલનાર ભવન જ ના ભાઈ વાળું કોણ જે જ્ઞાતા દ્રે વાતચીત થાય પણ આ અનુભૂલ છે કદી સાહેબ એ બધો અનુભૂલ છે નાખે એ વસ્તુ નરસિંહ આમ કરતા તો ઘણો કાળ થયો પણ નિવેડવા નહીં